સ્વામી નારાયણ ગુરુકુ રાજકોટ જુનાગઢ અમદાવાદ બે હજાર એકતાલીસ ના શ્રાવણ સુદ છઠ ગુરુવાર તારીખ અઠાવીસ ત્રણ ઓગણીસો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરેશ ને ચોરાશી ના અષાઢ દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ श्री शिक्षा करने वर्ता करता जे, कल्याण इच्छव भगवान तथा भगवान भक्त अवगुण आयसंगी कहवा સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેત નો કરનારો અને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય અને વળી જેમ ક્ષય થયો હોય તે કોઈ ઔષધે કરીને મતે જ નહી બાળ હત્યા કરી હોય અને અનંત સ્ત્રી હત્યા કરી હોય અને અનંત ગૌ હત્યા કરી હોય અને અનંત ગુરુ સ્ત્રી સંગ કર્યો હોય તેનો પણ કોઈ કાલે છુટકો થાય शास्त्र भगवान, भगवान समुद्र पड़े अथवा पर्वत पड़े अथवास मे खाई जाए तो एक मरव पड़े भगवान भगवान भक्त ना द्रोही हो अथवा भगवान भगवान भक्त ना द्रोह कर नाश थी जाए कोई कहसे कोई दिवस कल्याण उपाय कर ભગવાન ભગવાન જેમ દૂધ સાકર હોય અને તેમાં સર્પ ની પડી હોય અને તેનું જે પાન કરે તેના પ્રાણ જાય તેમ પોતાના દેહ જે સગા સંબંધી હોય અને તે હરિભક્ત હોય તો પણ તેમાં દેહ ના સંબંધ પડી છે માટે તેમાં યતના કરનારા જરૂર અકલ્યાણ થાય સગા સંબંધી સત્સંગી હોય તો પણ યતના કરે નિકારક ને લાલ એમાં સ્વાભાવિક હેત રહ્યું છે એમાં જોઈએ તો વિશેષ કરવા જાય તો ભગવાન ના બીજા ભક્તો છે એનો જોઈએ એવો મહિમા સમજાતો નથી જોઈએ મહિમા સમજાતો નથી આવ્યું ભગવાન ના ભક્ત નો ગુણ આવવા દેવો નહી ગુણ ક્યારે આવે એ નક્કી થાય છે ભગવાન ના ભક્ત થી કઈ રુચિત થાય તો આવવાનો સંભવ ખરો કઈ તમે શું કહો પ્રકરણ જોવું જોઈએ જો વાંચવાનું બરાબર જો એ ઉપર બે ચાર લીટી છે ભગવાન ના ભગવાન ના ભક્ત નો દ્રોહી હોય અને વળી ગમે તેવો શરીર માં રોગ થયો હોય અને તેને કરી શરીર પડે અથવા કોઈ શત્રુ મળે ને શરીર નાશ કરી નાખે પણ જીવ નાશ થતો નથી અને ભગવાન અને ભગવાન દ્રોહ કર્યા તો जीव नो नाश थी जाए कोई कहो नाश तो होई, ना के, ना के तो त्या दृष्टान पुरुष नृंदल कहवाये भगवान भगवान भक्त नोह नो करना हो नकारो थी जाए जो कोई दिवस कल्याण उपाय कर सके नहीं માટે એનો જીવ નાશ થઈ ગયો આપડે બધા સંતો ના બરાબર જાણતા હશે ને આ બધું અતિ એક દિવસ બધું જાણ કાલ કરી એવો કઈ જાતનો જેને વિરોધ કરી પણ આવડો યાદ હોય ને ગહારો આવે તો એ સહન કરી લઈએ પણ દ્રોહ ન કરે એવો ખરો કોઈ યાદ એવું નહીં ગહારો આવે તો સહન કરી લે આપણને આવે પછી આપણે કેટલી મોટી વાત છે પણ આ જગત માં આની સ્કૂલ જ ક્યાં જ પેલી ગઈ ઉઠી ગઈ સ્વામી વાતો માં લખ્યો આપડે તો છે એ આપડી મેળે આપડે કઈ એનો વાંધો નથી પણ ઈ કચેરી ને ઓળખવી તો જોઈએ ને ઓળખવી ઓળખે કોણ પારાયણો થાય બધા નિર્વાસીન થઈ જાય ને હમરનારા પેલા કથા થાય છે કલયુગ ને કથા બહુ થાય જુઓ સતયુભાઈ એ કઈ વાત નહીં કરતા કેટલી પરાયણો થઈ ગઈ એ કઈ જ્ઞાન મેં જોયું નથી આ ખરી વાત છે એટલે માનવી માત્ર એ અહમ માં બેઠેલ વાત થતી નથી કઈ વાત મોટી સ્વામી અમને કઈ વાત લઈ ગયો દેહ નો સંબંધી હોય સત્સંગી હોય સત્સંગી હોય તો રાખ એ કેમ બને કોઈ રીતે બને જાજો આફ્રિકામાં કાઢેલો પછી એને દીકરો નહી એટલે એને વિચાર કર્યો ભગવાન હળીને હું કરવું દેશમાં વૈયા જાય હવે ભજન કરવું રોટલા પ્રભુ ભજન નો કરીએ કામ નું શું અને વાણિયા વાણીયા સંબંધી વધાર થઈ મકાન બાબતમાં પડખે પછી કોર્ટ નઈ ગયા આમાં વાળા જાણે એના કાકા ને સાક્ષી માં મૂકો આપણે મારે આ જોવાની કેમ પૂરવી આમ એના કુટુંબુંબી ના માણિક નજીક થતા પણ કહેવાય મારે આમાં શું કરવું છોડતા નથી આમાં વાળા એ મને મૂક્યો છે આ વાત કરી બધી હવે જેમ થવું એમ થાય આપડે ભગવાન ની આજ્ઞા લોક બી નથી મને અનુભવ છે એ બી મૂકો આપીશ જોવાની માણિક ચંદ ને ખોટું લાગે તો રસ્તો કાઢ્યો અમુક દિવસ માંડો છો એમ કરીને મુંબઈ હોય આ દવા ખરાજના જે ઉતું કેસ નો વહેલો નિકાલ આવતો આવી ગયો તો બધું થઈ ગયું પણ હું તેથી દેખતો અમે પક્ષ નો લેવો આપડે લઈએ કે ન લઈએ તમે ખોરી કાઢો તર પડે હવે એ પક્ષ લીયે તો એ સત્સંગે કઈ રીતે હે આ બહુ મોટી વાત ગરીબ માં ન આપડે સાધુ થયા છે ભગવાન વાગલા કે જન્મ મરણ ના ફેરા મટાડવા છે ફીરા સંસારમાં જવું નથી અને દ્રષ્ટાંત દેખો તો આવે હા દીકરા ના પક્ષ રાખ્યા નથી ત્યાં ભગવાન ની મોક્ષ ની વાત આવે ભગવાન ના જ્ઞાન આવે એવા કોણ મળે અને કોઈ ને પોતાના દીકરા નો અવગુણ હશે બોલે દીકરાનો બક્ષો લેલિયા નો લે દીકરા પછી ઓમો ફગત હોય તો નઈ જો એને દમી કે આવડ છોકરા નો કહ્યું મારો છોકરો બઉ સારો ને પાછા ભગત થવું અને અક્ષરધામ માં જવું હવે અક્ષરધામ પરીક્ષા મન નો થાય એની મંજૂરી તમારું બોલું એની મૂંઝણી ના હોય હવે આપણે ચર્ચા નહીં કરીએ પણ એ તરત ખબર પડી જાય બધા ગુરુ ને ખબર નથી એટલે આ મૂર્ખ ને એટલે એને બીજો ભોળવી જાય જો ગુરુ પરીક્ષા કોક ભોલવે જાય એટલે મૂર્ખ તો ખરો ને પરીક્ષા હાચી કરી પરીક્ષા હાચી કરી ના ના કોઈ ઊંડું ઉતરતું નથી મોક્ષ માર્ગ બોલવા માં તો બઉ પ્રશ્ન આ ગ્રો થઈ જાય થઈ જાય અને હવે તો થઈ ને પછી આ સાધુ હતા આયા કઈ પૈસા વાળો સેવા કરતો હોય તો એનો હારો કહી વર્તમાન ધર્મ પાડતો હોય એને અમે હારો ન કહ્યું અમારી હાઈ કરે ને એને અમે સારો પેલા આવ્યું ને ગરી ગરી પ્રશ્ન ગયો હગા નો જ પક્ષ રાખો ઑઈલા નો રાખો પછી ગરીબ ઓઈલો એની પક્ષ ની વાત જ ગ્ય ના જાત સગા સંબંધી એનો પક્ષ તમને શું આવેની હોય ગ્રસ્ત માં હગાઈ શાની સ્વાર્થમાં આવે છે ભગત પણ યાદ નો આવે કોક ની છોકરી તમારે ઘેરે લીધા કોક ની છોકરી પછી આખું કુટુંબ તમારું થઈ જાય કે નો થઈ જાય આખી તમારે વ્યવહાર ની ખોટું ન લગાડાય ને અને આવડાવ એને ખોટું લગાડવું હોય તો વાંધો નહીં આજનો આજે દોહાર કે ફક્ત જાણી ને છે એની ફરતું જ કુંડાળું પાછું એવડે હરિભગત હોય બઉ ખરા મેળા હરિભગત ભગતપણા નું હેત ના હોય કોઈ અવાંતર કેવાની વાત કહેવાની વાત છે વાત કરું આમરેશી મુંબઈ ની છે શેઠી આ હતા લાખો બધી મોડું થઈ ગયું થોડું કામ આવી ગયું હું તો ન બોલ્યો પણ એને હરખ સ્વામી પણ એ તો ઇન્દ્ર જોઈ લો ઇન્દ્રપુત્ર બહુ કર્યા તમે તો બીજું કઈ આનંદ આનંદ આનંદ પછી એ આવ્યા એટલે એની આવાતમાં હતા આમરો કણા કરડું થઈ ગયું બે ત્રણ વર્ષ પછી મુંબઈ ગયેલો ઉદાસ બરાબર હરખ નો તો કેમ ભાઈ શરીરે તો મજા છે ને હવે શરીરે તો ઠીક મને કઈ લાગે છે ને રાક્ષસો ઇન્દ્ર મહારાજા છોકરો ઇન્દ્ર મહારાજા નો દીકરા જેવો રાક્ષસ મેળે કડક કર્યું તો હાર મ એટલે આ જગત માં અગાઉ શેની હોય ભગવાન ના ભક્ત ની નો હોય કોઈને કોઈ ને કોઈ ભગત એવા લગભગ જગત ને એક ખબર નથી મહારા જેવા આગળ આવી અને તમારા હગ પણ ના વખાણ મંડો કરવા મારે કઈ કામ નું પછી જાણીએ આવા દુનિયામાં પૈસા મળ્યા પછી થોડા કાંડા હોય એટલે હજી હાજર કરીએ એટલે બસ બરાબર એમાં પૈસા નોંધ ચડી જાય એ બધું થઈ જાય અને આ વાત છે અમે જો લુગડા બદલાય બેઠા છે ત્યાં માની લે ખી ગયા કોઈ ફાયદો નથી હા તો લોઠાના ચેણા છે ભાઈ આ વચના અમૃત માં કેટલો ઊંડો મરમ છે ઊંડા ઉઠળી ને આને કોક વાંચે એનો કોક વિચાર કરે અને મારે હું એમાં કેટલો બંદ બેસું છું તમે આમ જાવો છો એટલે કઈ સમજાય પુરુષોત્તમ નારાયણ ની વાણી છે એ કઈ સામાન્ય જીવ વાણી નથી આ જયારે ભગવાન ની કઈ કિંમત જ નહી હોય એક વકીલ જેવા નો કાગળ હોય તો એમાં કેટલા પોઈન્ટ એના હોય આ તો ભગવાન નો કાગળ છે ભાઈ અને જરૂર આપડે વેલા મોડા વિચાર તો કરવો જ પડે જો ભગવાન પાસે જવું હોય તો અને આનો આ બગીચો લાગતો હોય તો કઈ ઉતાવેલ નથી હા શાકભાજી મોડો છે હુકાઈ જાય આત્મા એ કઈ હુકાઈ નઈ જાય જન્મા કરો કરો કોઈ કઈ કામ ના આવે કઈ વાસ ના ઉલટો જન્મ લેવા રે જો તમારે ગ્રસ્ત છે નીલ પર નજીક થતા હોય આપડે ઘેરી આવીશી એટલે જાય છે નહી તો કોઈ એમ જતું હશે શાંતિ ન લેવા દેલ કેવાય ભાઈ કઈ ગયા મને કુટુંબમાં નીલપર્ણય ત્યાં જવું પડે બધા માળા ફેરવે છે ચાલો આપડે માળા ફેરવવા જાય ખરવા નીલપર્ણવ માં જવું પડે અને વળી પોતાના દેહ ના જે સગા સંબંધી હોય અને તે સત્સંગી હોય તો પણ તેમાં અતિશય હેત રાખવું નહી પક્ષ નો રાખવા જેમ દૂધ સાકાર હોય અને તેમાં સર્પ ની લાળ પડી હોય અને તેનું જે પાન કરે તેના પ્રાણ જાય તેમ પોતાના દેહ ના જે સગા સંબંધી હોય અને તે હરિભક્ત હોય છે માટે તેમાં યતના કરનારા જરૂર અકલ્યાણ થાય છે એમ ઓવે તમારો બોલ આવે છે ભગવાન ના ચરનાર બિંદ માં પ્રીતિ રાખી ને ભગવાન નું ભજન કર્યા કરું આ જે અમે વાત કરી છે તેને જે અંતર રાખે તેને કોઈ રીતે કલ્યાણ ના વિઘ્ન થાય જ નહીં અંતર માં રાખે કરામત કરામત કરામત એટલે અજાયા કર્યા એટલે આમ સમજાય એવી છે આટી છે અને દેહ નો સંબંધ એ જ માયા છે એ માયા ઘડીક મટાવતો એ છે અને જૂના હરિભક્તો ના દ્રષ્ટાંતો છે ભગત બઉ ભારે એનો ધણી બાઈ નો એળો કઈ જાજુ પણ બાય શાસ્ત્ર મર્યાદા ભગવાન પણ એ હરિભગત ને દે કરીએ આવડો આ કઈ એવો નહીં પણ હવે સંસ્કારો ભેડા થયા બાય બરાબર સત્સંગ રાખે તમને આટલી અગિયાર ચણ નાખીશા ને રોટલા નાખીશ પણ તમારા જીવને બે તે કરો માથું મારો પછી કે તમે મારા પતિ છો તમને મારા જાજુ નો કેવાય મારા જીવ ને મારા ગોળાનું એનું કલ્યાણ થાય ભગવાન દાદી મારા જીવને બે ક્યાં તમે વાત કરો પણ એ જ્ઞાન ભાઈ ને મોલા આવે ત્યાં એટલે ખબરદાર બને ખરેખરી વાત આમાં ભાઈ કે ભાઈ નો સ્વાલ નથી સમજણ નો સ્વાલ છે જીતી ગયા એમ ન જીતા જીતવાનો રસ્તો છે માર્ગ સાચો છે પણ માર્ગે હાઇએ છે પાછા હું આગે ચડી ગયા એ ખબર થોડીક રાખવી જોઈએ તમે ગ્રસ્ત છો તમારો સીધો નથી ખુબ આવરણો રહી તમારું કલ્યાણ થાય ને આનું થાય ભાઈ પણ કલ્યાણ ક્યા ભાગ જીવન જીવીયે તો થાય એ નક્કી કરી રાખવી પેલા ની વાત મેતા નથી ને શું કયું બે તમાકુ તમાકુ વિના નો બ્રાહ્મણ હોતો હશે કે આપડે કેવાનું જ વાત તે કરામત રેવી છે એમ કહીને મહારાજે વાર્તા ની સમાપ્તિ કરી જન્મે આવી ગયે ભવિષ્ય એની વાત છે ગાય ને પેટે ગોકર્ણ જન્મે ગાય ને પેટે ગોકર્ણ આ બધું કરમત છે મોક્ષ માર્ગ ની આ કરમત છે મોક્ષ થતો હોય અને અજામ આવ્યા ઈ કરામત હતી ભગવાન નો માર્ગ એવો છે જે આપણે ગમે એટલા ભૂલ્યા હોય મોક્ષ થઈ જાય નિશ્ચય થાય ત્યારે નિશ્ચય અર્ધી પાડી રહી હોય સાલિંગપુર ના અગિયાર માં મારા દેખાઈ દૂતા ને વાંચો અંધકાલે જ મામ એવ નરમ મુક્ત આ કલે સાંભરી બરાબર તો શાસ્ત્ર એમ કે પણ વાત જોઈ ને બેસે આપડે અંધકાળે સાંભળી લેશ એ કઈ નહીં એમ નો સાંભળે આ એ બઉ સજું છો કલ્યાણ અને મોંઘામાં મોંઘવાર બતાવી દેજો ચાવી બતાવી દેજો ચાવી તો કીધી છે પણ ઘર બેસતી નથી ચાવી તો રોજ દેખાડે ગમે એવો પાપી હોય ને કોઈ કલ્યાણ આપડે પાપી તો નથી નિશ્ચય ગર્ભ છે છોકરા બધે જાડા થાય એવો કોઈ નિયમ નથી કેવું છે કે એને છોકરા એના જેવા થાય ને કલ્યાણ ના માર્ગ માં તમે ગમે એટલી તપશ્ચર્યા કરો દાન આપો છતાં કલ્યાણ થવું હોય વાસન આગળ નથી અભાવ આવ્યો નથી ઘર લૂંટાવીને દાન કર્યા હોય એનું ફળ છે કે જ્યાં જાય ત્યાં પાછી હગવડ મળી જાય બીજે જન્મ લે ત્યા જન્ બરાબર વાંચો તમે ભારત ઇતિહાસ બતા હજુ બેન નું હવે કાઢ્યું હતું ભગવાન ની બેન ને ઉપાડી ગયો ને એટલે એ ભગત કહેવાય ને તમારે આ જગત માં કોક ની કન્યા ને પડી જાય પછી ભગત કેવાય ને જે જે ભક્તો છે આધારે નિશ્ચય ના આધારે રેવી છે નિશ્ચય ગર્ભ છે ગર્ભ સ્તવા ન દેવો એ ગર્ભ ની જાળવણી બોલાવી માતા નો ગુવો હવે આવડો આ બિચારો માળા ફેરવી ને ભગવાન ને ફેરવતો હોય અને યાદ આવે ગુવો અને જગત માં હાલ ભગવાન માં હેત વાળો એ આવીને દરેક પૂછ્યો નકશા ન ઘણા ઉપાય કર્યા પણ એને મંતરેલું પાણી આયું થૂપ મારીને એ મેં પીધું એનું મુસલમાન પછી મને એક ઢેઢ હતો ને એ બઉહારો હતો કોકે કહ્યું આને તમે કો એને મને ભણી મંત્રી દયા કરવી અમારું અમે વહી ગયા વૈજભ માતા આવે બધા આવે ને હા જાત જાત ના આવે અને એના મનમાં જાણે કે સ્વામી બઉ મોટા છે સમજુ કે વાતા હોય પણ એના જેવું જ કરતા હોય એટલે સમજે બહુ સારું છે